હાથમાં હાથે ભલે પણ પીણું ગોરું હોય ભાઈ દે પોલ બધું ઉડું કરી દઉ તમે ઇન્સ્ટન્ટ ભંગવા આવી ગયા વધારી ચાલતું છે બધવા મળે એ અમદાવાદ અમદાવાદ લોસ એન્જર્સ નું મોક્ષદાન સાથે અભયદાન ખાચું મોક્ષદાન સાથે અભયદાન ખાચું અભયદાન સાથે અભયદાન સાથે મુક્ષ જે સુખ લોકો હું બધીની પીન થઈ ગઈ ત્યારે વૈષ્ણવૈષ્ણવૈષ્ણવનગર વૈષ્ણવ અત્યારે એવું નથી અત્યારે અરુણભાઈ પૂછે આ જૈન ને બ્રામણ નું જોડું એમ જ થયું ને અરુણભાઈ પૂછે મેરી બી તેરી બી એમ તો તૂટી ગયું બધું એવું કદાચ સુધી ગયો તમે કયા ગામ માંથી આવો છો છો ને કોઈ પણ આવે માણસ તમારી પાસે તો આપ પૂછો છો કે તમે કયા ગામ છો તો કે એનું ગામ ઉપર એનું ડેવલપમેન્ટ શું છે આપ ખબર પડે એટલા માટે ગામ ના ઉપર લુ ના પા પટેલો કેટલા ભેગા થયા છે સાહીઠ સિસ્તેર ટકા ભેગા થયા છે મહાત્મા મતી સાહીઠ સિત્તેર ટકા પટેલો હશે પટેલ બદલ નથી બહુ નથી બ્રાહ્મણ રાણીયા ગેલ છે બધા ગચકી લોકો અહીના પટેલા મોટલ વાળા પટેલ ખરાબી દા સોચી દા તમારી કોમાં બહુ લાગે બા અમારી કોમ મત્યા પટેલો અને નેવા પટેલો અમારી તરફ ના સુરત ના બધા એ આવેલા અને બહુ માલ મારફા ધર્મ આવે તો સમજી જાય રકમ આખો ધારો ધર્મ વડે ડેરેક્ટેતા એટલે મંદિર તો આખું ડિસ્ટક ના કર્યું તો વાતચીત કરો કે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ હતા એમના મિત્ર છે એમના ઓઠાણ માં છે સુરત ના એક ડોરો ઘૂસેલો હોય દોઢ બે કલાક માથા ભાઈ લાગે ઘૂસવાડો ના ડોરો નાખી દે કેવા નાખી દે વાતચીત કરો કેમ છે તબિયત તબિયત કેમ છે 40 છ કલાક લેજ છો ઘરું વધુ ગયા બે વાર કલાક બે કલાક વ પબ્લિક ટ્રસ્ટિક ટ્રસ્ટન આપણા દર્શન કરવા જાવ હું તો દર્શન કરી દઈશ ચાચા ભગવાન આસમા આવ્યા છે ને તું બોલ બોલ કરજો નહીં પ્રગટ થઈ જાય આ બે હાયા છે આ બતા ને આ રોજ કરજો કોણ આપડે માસમા ગઈ માગી વાંચતો બંધ કરીને મૂકી દઉં હતું હંજાય ને હવે અત્યાર સુધી મેં આ ચોથી વાર વંચાય છે મારા કારણ કે કમ્પ્લીટ સમજ પડે ફરિયાદ નહીં રહે ન તૈયારી નામેરિકન અમેરિકન ચાર દાદા અમેરિકામાં બધે કરે અમેરિકન અમેરિકન સ્ટાઇલ ભારત ગયો રાધણ ખરાબ થાય વાઘાણ વાળા બરાબર બધા કરે ભાવ નહિ થતો તમને પણ હવે ખાવાનું પીસ્યું હોય તો થોડું લેવાનું બોડી ની મગના પૂરા કરવા ખા એની ઈચ્છા કરી બરાબર અમુક અમુક ચીજ ભાવ તો બરાબર બરાબર ના બરાબર ચીજ હોય તો આધારે એટલે કેવું નથી બરાબર પેપી કેમ બંધ કરી પેપી કેમ બંધ કરી મદદ કરશે દાદા અને તમને અમે તો ચાર પાંચ વર્ષ થી જોઉં તો તમે સ્વીડ પર ભાવ હતો સ્વીડ ખાવાનો એટલે બોડી થોડી સુગર જોઈએ તો વાંધો નહીં અડધું બધું આવું કે હવે આજે ગરમ વેધર છે એની અંદર તમે મદદનું ઘણી વખત દેવા તમને આપશું પૂછ્યું હા આપણે શ્રીજીભાઈને પૂછ્યું તો દિનેશભાઈ ડોક્ટરને પૂછ્યું તો નરમેને બેдили યાર બરાબર કેસે હા અમાર ગોરીભાઈ નમસ્કાર છે ઓકે ઓકે શનિવારે સવારે વિધિ કરીને મને કરશું નીકળવાનું તમે સૌ વારે સાંજે આવી જશો ત્યાં ડાક્ટર પૂછ્યું ને પરીક્ષા હતી લોકો ને આનંદ થાય લોકો ને કે નુકસાન ખરાબ એમાં ખરાબ લાગતો નથી એમાં આપડે જાહેર થાય એ બહાર બોલ ઉપર લાવીએ એમ લોકોને લોકો આપડે માટે આનંદ ના થાય આપડે સારા માણસ માટે જયારે કીર્તન કરે તો જ પોતે સારો થાય એવું આવું મારા ઉદાહરણ મીરાબાઈ આપણે નામ આપીએ નામ આપ્યું એટલે નામ કેમ લાગે નામ આપવું જોઈએ એમનો ગણ અપવાદ છે જન્મેલા જી ગયા વસ્તુ તમને બધા ભાવના થાય બઉ આઝાદી પછી નામ લખાવી એટલે તમને એનું પુણ્ય ત્યાં ત્યાં જ મળી ગયું તમે આપ્યો ને તમને એને મારા માંગ લઈ તો બધું મળી ગયું એટલે આપણે નામ લખીએ એટલે આપણે જે ડોનેશન આપવું જાહેર કર્યું એટલે આપણા વાહવા થઈ માન થયો એટલે કે અત્યાર સુધી આપણે એવું હતું કે મહાત્માઓ જે દાન આપે તો એના દાન અનુસંધાનમાં કોઈ પણ જાતનું લેબલ મારવામાં આવતું નહિ જે વિચાર કરો તો બાપુજી નું નામ મૂકી મૂકે તો શું થાય પ્રશ્નો નામ તો હોય છે પ્રશ્ન દરેક પ્રશ્ન નામ હોય બાપુજી ના ફોટા મૂકે જેવું એની જાત ની ક્યાં ઈચ્છા હોય જાત ની ઈચ્છા હોય છોકરાઓ જે સે આ જ એ. હજી અમદાવાદ જોડે એવી મજા આવી ગઈ આમ આખું જ્ઞાન આમ જીતું બધું જ્ઞાન બધું હમ કઈ બધું પૂછી કરેલી દાન આપવું હોય તો મારું કામ આવે ને મારો ધંધો જ આ મારો બઉ સારી રીતે રાખે ફાર્મ માં બધાને ઝુપડીઓ બધી બનાવી આપી આપડી ગાયો દૂધ બધા મજૂર ના છોકરાઓને આપે એવું બધું બઉ સારું કામ કરે છે આવે એવું જ ને આવે ને આવે અમારે ઇલાચીનો ભાવ છે આગળ વધતી મોટું હા ઇન્ડિયામાં એલાગેન પોડ કે કાય કે નકરાનો ફોટો આવડે એના અંદર આપણે એબી સંભળ તો કે આવ્ય બરાબર ઈજુ બહાર ઉકે બકા દે નહી તેલ નહી તકલીફી દરે બુડા અંદર બહાર બહાર તો કાલ દિખાલી ગોડ આવે કે કે કે તો કે સબ સક તો કી દો તો રમીને બેન કે કે અમારે જે વરસાદ પડે ત્યારે ચોમાસામાં ઉનાળામાં ઘરમાં કીડીઓ બઉી જાય આપડે મારી ને પેલા તો મારી નાખતા હવે શું કરવું કે છે ઘરના ઘર ના જ ચાર વાગેલા કે ના કમાય એટલું ના કમાય હજાર હજાર અવતાર લોન આપ્યા કરે તો એટલું કમાય ભગવાન સાથે આવી જાગ લે નમસ્કાર જગત કલ્યાણકારી આત્મભાવ રક્ષિતા એક પુરુષ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એ દાદા ભગવાન ના આ વિશ્વમાં विश्व जय वंत वर्तो जय वंत वर्तो जय वर्तो जय शक्ति सूर्यमुखी फूल सूर्य ने सन्मुखी रह आनंद मान करें जीवन सूर्य सन्मुक्ता वही जाए दादा पास रहोद कलख्या करे दादा सन्मुखी रहो आनंद मे दादा सन्मुक्ता जीवन वही जाए પ્રગટેલી ના પડે ત્યારે કહી જાય કે અમે તમારી જોડે છીએ આપણે દાદા પાસે છે ને આપણે સાથે આપણે દાદાના નિરંતર સાથે પ્રજ્ઞા સાથે રહેવામાં પ્રજ્ઞાના તાણો ચાલવામાં પોતાની મજા આવે છે પ્રજ્ઞા વાતો પીતો કરતા રહે છે અને જ્ઞાન પ્રયોગ થી પ્રત્યક્ષ ના વિયોગો પ્રજ્ઞા સાથે રહેવા માં પ્રજ્ઞા ના સહા માં ચાલવા માં પોતાનો મજા આવે છે પ્રજ્ઞા વાતો સીતો કર્યા કરે છે અને જ્ઞાન પ્રવૃત્તિ વિરાકોની વેદનામાં કઈક મળે છે આપી દીધી છે કેવું અજાત અક્રમ વિજ્ઞાન આપ્યું છે पोते रहा करें एक तो बेने सुटा पारी बेने जुदू जुदू देखने पानी जुदावरते दृष्टि अहो उपादान आत्मविज्ञान आत्म गुणों की भजना मिल जाए प्रकृति प्रकृति भिन्न अनुभव तरह मुक्ति जी खुमा चढ़ी जाए ज्ञान केव बलवा अंधार ने आधड़ आत्म उदास्तविकता दिखाड़ी दी गई વાસ્તવિકતા દેખાડી દીધી દાદા મારી સાથે વાત થઈ રહ્યા છે વારંવાર ભાગ થઈ છે તથા એવા સુખમાં સ્વામિધ્યને અવનવા વૈજ્ઞાનિકો છોડ અવનવા વૈજ્ઞાનિક છોડ જે શુદ્ધ દ્રષ્ટિથી તે કમાય છે અનુભવાય છે એ વાણી આમ પ્રત્યેક વાક્ય રૂપે ઉધરાવા થાય છે ત્યારે વાણીનો પ્રભાવ સમજાય છે કે આવા દૂધ ક્રિયાકારી જ્ઞાન વચન પટેલ આવા બોધેલા ક્રિયાકારી જ્ઞાન વચન બળ મય વાણી ની અદભુતતા છે જે સહેજે આત્મજાગૃતિ પ્રગટાવી જાય છે બહુ સરસ લખ્યું છે એનો જે અનુભવ છે એને જે લાબાઈ આપ્યું છે અવસ્થામાંથી મુક્તિ અને અવસ્થાઓ માંથી વિગૃતિ આત્મજાગૃતિ સમય જગત વિસ્તૃતિ આવે તો વ્યવહાર કરનારા વ્યવહાર કરે એટલે જે લોકો વ્યવહાર કરતા વ્યવહાર કરે જાઉં જાણનારો પોતે વ્યવહાર કરે પૂરો થાય આ પ્રત્યક વ્યવહાર શરૂ થાય તો કે પૂરો થાય છતાં પોતે મુક્ત હતો જુદા જુદા વ્યવહાર ની વાતચીત થયા જ કરે એટલે આત્માને આપણે જુદા થઈ ગયું પોતે રાજુભાઈ નથી રાજુભાઈ શું કરે છે અત્યાર સુધી આપણે રામભાઈ કરે એવું માનતા રહે છે રામભાઈ સમજી પોતાની જાત એવા સ્ટેટ પગાર આવવું જોઈએ સારી ગયેલા સમાજ આપડે આ બીજા એ સારી ગયેલા પડેલો લાગે અને એ દ્રષ્ટિ આમ ફરી જાય ત્યારે રોવા માથે દે એમ કે તમારી દ્રષ્ટિ આમ હોય ને તો તમે રાજ્ય વ્યવહાર માં દેખાય જે આમ ફર્યા છે ઓન ધ સ્પોટ થઈ જાય ને બઉ સારું છે સ્વરૂપ એવા વિદ્યામાન જ્ઞાની પુરુષ પ્રતિ છે અદભુત જ્ઞાનદાન અદભુત બધી અસ્થુતા આશ્ચર્ય ભાવીમાં જ્ઞાની પુરુષ પ્રત્યે આ પરમાત્મા પ્રભુ ને સર્વોપરી સર્વોપર આ પરમાત્મા પ્રભુને સર્વોપરી આજના દયા કરે એવી સહજ વૃષ્ટિઓ થઈ આવે છે યાદ કરવાના પડે ઓટોમેટિક જગત આવા અદભુત જ્ઞાની પુરુષ ના દર્શન જગત ને અત્યંત કલ્યાણકારી છે તેવાણી જગત ના ખેડાઓ જગત વિકરા પ્રભુ ના મરણ માર્ગ ને પામો જગત વિતરાજ વીર પ્રભુ જગત વિતરા માર્ગ ને પામો જગત નું કલ્યાણ થાય મોડ બધી નાતા મોડું અનુભવ જોડે બધા લખન માં લાવી છે ના ને ને જમનારા અનંત અનુભવ મને કીધું એક માર્ગનો સતોળો મને પગનો તરાહ છે એવું તો દેખું છું મજીયે ખુદ તમારી ભરક થઈ જાય છે ઊંટી બોલે થાય છે તલુ દેજી દે તો બી જો દે ઉને કે આ સાબળ થાય કે એ ગાળ સંકેત છે પૂરો ગયો નથી તૈયાર થાય છે બધા ડોક્ટર પૂછે છે દિનેશભાઈ કે અહિયાં બધા છૂટાછોડા લઈ લે છે ને કલાક માં કરી એક તૈયારીમાં જતા ભેગા હોય પણ છૂટા જેવા જ રસ્તા હોય અમે બધા જ ભેગા કરી મેં કરું કે આ દુનિયાના હેઠળ થી